અને આ બધું ભટ ભટ કરાવડા એને બાપવાનો છે શું કરવાનું છે ભઠ્ઠી એવી આ ભઠ્ઠી પચડાયેલા લોક છે એ બાપ બાપ બાપ ઉકાળ ઉકાળ કરાયા કરેલા એવું શુદ્ધિ કાં છે શુદ્ધિ નથી થતી તો કેટલા પુરુષ ની પાસે આવ્યો એટલે જ્ઞાની પુરુષ ના માં ચૌદ લોક નો નાથ બેઠેલો હોય કેવું ચૌદ લોક નો ચૌદ લોક ચૌદ લોક નો નાથ આખા બ્રહ્માંડ માલિક પછી તું બાકી રે એટલે તમારે અહીંયા આગળ આ લાભ થાય નઈ તો આ લાભ હોય ને નહિ તો અમારો છુટકારો ગયો બધો સન્યાસી જોડો છોકરા નથી તો કકડાત શિષ્ય ને બે ને વરસાદ હોય શિષ્ય ને બે ને ધ્વામેલી જ હોય આખો દાડો જયારે આપડે મળીએ ત્યારે આપડે મહારાજ ને આપડે મારા કેમ હાથું છે ત્યાં કે પેલો નથી સારો હાથ શિષ્ય બધો ખરાબ મળ્યો છે એટલે આપડે જોડે આપડે જાણી ના રહ્યો શિષ્ય ખરાબ છે આપડે શિષ્ય ને શું તું ગુરુ મહારાજ રાજી મળ્યા છે આવો માલ છે બધો કચરો માલ રબીશ મટીષ નથી બિચારવાનો શું કારણ કે કાળ એવો આવ્યો છે કાળ ને લઈને હું ચે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 આ તો તમે ચલાવતા નથી અને બાવા ચલાવતા નથી કેવી રીતે ઓળખશો એના માટે તો નેત્ર જોઈએ મુ નેત્ર ઓળખી લે શું કહ્યું જો તમે મુકશું છો તો જ્ઞાની તક લે અને જો મુમુકશુ નથી તો ઓળખાય નઈ જો બેઠા તો ઓળખાયું શું અહીં બેઠા તો ઓળખાયું નથી મુકશું તો આમ દેખતા ને હાથે જ ઓળખી જાય કેવું એકતા ને હાથે જ ઓળખી જાય મુખ્યું એટલે સમજાવ તમે મોક્ષ ની જેને ઈચ્છા છે જ્ઞાની પુરુષ પોતે પરમાત્મા થઈને બેઠેલા ભાઈ શું કહ્યું અહંકાર શિવાય ના તે જે ના હોય કેવું બરાબર હવે અહંકાર રહી તો જગત માં કોઈ જીભ માણસ હોય નહિ એકલા જ્ઞાની પુરુષ એક જ જળ એકલા હોય અહંકાર વગર હોય એને શું પૂછવાનું જ્ઞાન બધા પ્રશ્ન પૂછાય શાસ્ત્રો પણ હોય શબ્દો કારણ કે વેદાંત ની ઉપર છે કોણ છે તું જે આત્મા કહો છે તે આ નય આત્મા આત્મા ગોટું જ્ઞાની આત્મા અવક્તવ્ય છે ને અવર્ણનીય છે કેવો છે તે ઉતરે હોય મુમુખ શું થઈ ના હોવ આમ ખબર પડે નઈ મુખ શું થશે નાની તો ઓળખાય છે આજે ઓળખાય જાય નાના છોકરા ઓળખે ને આવડાવડા ઢોળ બધા છોકરા ઓળખે તમે આવડાવો છે શું છે દ્રષ્ટિ રોગ છે શું છે નાના છોકરા ઓળખી જાય નાની પુરુષ ને ઓળખાય ના ઓળખે આ બેબી એ બેબી એ બધી ઓળખી જાય ને દ્રષ્ટિરોગ વાળા ના દ્રષ્ટિરોક્ષી રીતે હોય હું કઈક છું કે છે કે મોક્ષ માં છું કોઈ બે જ ખાડા છે તીજો ખાડો નથી કોજ્ઞાનતા માં છું એ કો મોક્ષ માં છુ એને બધા આ ખોટું ઇકો કરે ને કશું દયા જવું પડશે આમાં જ્ઞાની પુરુષ ના તો દોર છોકરો ઓળખી જાય કાંઈ નિર્દોષ છોકરો અને મોટી ઉમર ના માં તો કોક જ ના ઓળખે શું દ્રષ્ટિ રોગ થયેલો હોય કેવો રોગ થયેલો દ્રષ્ટિમાં રોગ થયેલો ઓળખાતો બઉ ઓળખાય પોતાનો રોગ કોરો મા દીકરા છે હવે નામ છે તે ખરેખર જતીન છો તે કોણ છોકર તમે કોણ છો તમે હું જાણો ત્યારે એમાં શું કહે હું નથી જાણતો કે જતીન છે એટલું જણો છો મહી તો જ્ઞાનીપુર દેખાયા પછી દેખાય નહી તો મેખાય ની જરૂર પડે ના ના એ તો અંતરમુખ થઈ જવાય કૃભા સિવાય અંતરમુખ કેમ કરીને થાય નઈ તો ભાઈ કારખાના દેખાય મોટી મોટી થાય એ બધું દેખાય ભાઈ કૃષ્ણ ભગવાન શું દેખાય મીરુ મોયા છે દર્શન કરે વિનય કરે એમની આજ્ઞા માં રહે ત્યારે કૃપા થાય એમને કૃપા થતી છે કૃપા થાય જ્ઞાની પુરુષ નો વધાર નથી પણ હમા નું કેટલું બધું નુકસાન થાય ટિકિટ સીધો થઇ જાય એવું અહીંયા આગળ સીધું થઇ જવાનું હોય કેવું સમજ ભણી અહીંયા આગળ વાંક વાંક ના ચાલે એ તો સીધું આજ્ઞામાં રહેવાનું હોય આજ્ઞાની કોઈ દર્શન જ ના થાય ને એટલે વાંક્યો આમ કરીને દર્શન કરજો ખબર પડે ને રોગ ભરેલો છે વાંક્યો